ભગવાન કઈ તમારે ઉપરી નથી ભગવાન તમારું સ્વરૂપ છે લોકો ઉપરી ગઈ દીવડાય મારે ઉપર ઉપરી તો આપડી ઘરમાં દૈવી હોય કે ભજીયા કર્યા લખે ઉપરી ગઈ અગાણ આપડે કે ભજીયા કર્યા લખે ભગવાન ભાઈ ભજીયા કર્યા ના પોતાના દેહ અંદર જ આત્મા જો પરમાત્મા જોવા જીવ શિવ દશા માં પછી એને બધાના દેહ આત્મા પરમાત્મા જોવા કે પોતાની અંદર જ પરમાત્મા જોવા ના બધા દેહ માત્ર ઘણા ખરાઈ શકે બરાબર ઘણા ખરાબ પોતાના જ ગઈ શકે બીજા શું દે તમારા દેખાય બધા શીત થયા પછી રહીશું કોરું એના અંશ કરા કરા કરિયર કેટલા થાય અનેક થાય એવું કોરું હતું ને જેના પાસે ટુકડા કરેલા છે ન ભગવાન નથી આપતું ખોટું બધું સર્વાંશ છે તો પછી થાય નઈ ઈશ્વર થાય ની કદળાય શિવ થાય નહીં ગદળાય સમજાય સર્વાંશ છે તમારા તમારા મય ચેતન સર્વાંશ છે પરમાત્મા છે શું લખ્યું છે એનું સમજવાની જરૂર છે એ શું કે છે સર્વામ ભગવાન પણ એનું જે આવરણ છે તે આવરણ માં હું પ્રગટ થયેલું છે કોણ હોલ પડ્યા છે ને પાંચ અંક છે ચાર અંકિ છે તો ઓછું મળે આવું કર્યું એ સંધારી શું સમજાય આવડત છે પાયા રૂપિયા આવડત છે હા તે ભગવાન તો સરળ માં ટુકડા મારે કોલું બોલવું કાપી કાઢું ટુકડા ગયા લોકો એવું માની લેતા છે બોલે ભગવાન પ્રાર્થ ના થાય પ્રાર્થ થશે આવરણ આવી જાય જતો રસ્તો નથી ફરી આવરણ આવી હવે બરોબર આવરણ લાઈ જાય પછી આદળભૂત થઈ જાય પ્રશ્ન છે કે આત્મા પ્રાપ્ત કરવાનો હોય તો પોતે જ ભગવાન છે ને આત્મા પ્રાપ્ત કરવા જરૂર છે આત્મા પ્રાપ્ત કરવાની જરૂર છે ખરી એ પોતે જ ભગવાન છે ને આત્મા પ્રાપ્ત કરવાનો નથી આત્મા તો છે એની પર આવે ભગવાન છે એમને કોઈ પ્રાપ્ત કરવાની જરૂર રહે છે તો એને પછી કોઈ પ્રાપ્ત કરવાની જરૂર રહે છે ના પ્રાપ્ત છે જ પણ એની પર આવરણ ટોડા છે તો ફળ મળે ફળ કીધું મળે તમે તમારા ઘરમાં મિલકત બહાર પાઠ કરી હોય પણ ક્યાં તમે ની જેવું જાણો નહીં પરમાત્મા છે સમજાયું ને એ જ્ઞાની પુરુષ આવરણ કા આપે માણસે આવરણ કાઢવા માટે શું કરવું જોઈએ જે જે કરે ને તેનાથી આવરણ વધે તમે જે જે કરશે તેનાથી આવરણ વધશે પણ વધશે નહીં માણસે માયાનું જે આવરણ છે એ આવરણ છોડવા માટે માણસે કયા ઉપચાર કરવા જોઈએ કઈ દ્રષ્ટિ છે જે જે કરશે તેથી આવરણ વધારું થશે વસ્તુ ચાલુ એટલે એને શું કરવું જોઈએ કે કોઈ એવા કેવું જોઈએ ભૂલી શકે ઘરો શું કરવું પડે કોઈ અર્થ વાર્તો હોય ને તેને એમ કે ભી વધારે નઈ પણ એક વાંટો તું મને દોડિયા પછી શું એ રીતે પોતાની જાતે તૂટે લાખ આવતા જાય કરોડ આવતા જાય તેમાં આમ ધોરણ લાવ્યું પોતે જે કરે તેનાથી પ્રયત્ન કરે તમારા આત્મા પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન અને આમાં મહેનત એ ચાલી એ તો આજ્ઞામાં રહેવું પડે શું કરવું પડે હા एक जगह एक राम सर्वव्यापी एक राम दस गठ जन्मे एक राम गटग व्यापी एक, एक राम, राम, राम, राम सकल निशा एक राम सबसे एक राम सकल ने शाड़ा ચાર પ્રકાર ના રામ છે એક રામ દશરથ ને ઘેર જન્મેલો છે એક રામ ગટગટ માં છે તે બીજો એક સકલ વિચારા અને ચોથો છે તો સપ્તે ચાર રામ છે તે વાત સાચી છે તે નાગરો રામ નથી દરેક જગ્યાએ બે વાત ખોટી છે બે વાત નથી એટલે એક જ વાત છે અને પેલા દશક ના રણ એ તો એક પ્રગટ થયેલી વાત છે પ્રગટ પછી એક જ એક જ ભગવાન છે એ નથી ગદગટ માં વ્યાપેલાય એ નથી કે આપેલો છે જ નહીં વ્યાપેલો તો એનો પ્રકાશ છે શું છે ભગવાન વ્યાપેલા ના હોય ભગવાન તો દેહ ની અંદર બેસાશે ત્યારે દેહ બરોબર છે जय मुक्ति निर्वाणी व्याकरण पेल खरुए ग्राम है बोबर से पीछे एक रामी ना तो, तो करिए राम व्यापर एक પણ એ તો રાતો થયા પછી રાતો કરવાથી કેટલી વડે નઈ સાંભળ્યું સાંભળ્યું નો દુઃખ વધે એ કયો માલ કેવાય શુકર આવે શુક્રાઈન આપડે શુક્રાઈ ભરાય છે મારી પાસે તમારે અમે નક્કી કરીએ છીએ એક દિવસ નમ વાયમ ¿Por Ahora... qué?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 પૃથ્વી જલ તેજ નથી તેજ એટલે અગ્નિ એટલે આવી શકે પડે તેકડી પાકી કરે એટલી છે કે એનાથી અગ્નિ નહી બેસે તેજ તેજ ઋત તેજ વાય ના થાય એમાં તેજ પોતે કચરા એટલે કાચા સારા અમુક શાકભાજીન ઉડી જાય છે અમુક શાકભાજી પણ બાફી એટલે વિટામિન ઉડી જાય છે ને પાછા ઉડી જાય અને અમુક શાકભાજી खाली आज मैं वेपे वे अमु पड़ती अमुक शाक भाजी फेक पड़ती वायु संस्कार वायु પોતાના જ ઘટ કરે એવું લાગે ને જાત ને નથી ભગવાન જેવાંકરતા પૈસા કાઢી દે તો તમને ભાઈ વાત છે બાકી તમે જે તેલ નાખો ને બધા બધું આપી દે તેલ નાખાય કરવા શું પૈસા તને મેળવ્યો આ વર્ષ થાય દેવો નહીં થાય જે મારે કેવું ખોટું દખાય એટલે જયારે તમને કોઈનારા ભેગા થયા પડે એમના રૂમ માં ભૂઈ ગયા છે આવી જાય થઈ છે દાદા હું ભાગવત ની મેં સાત દિવસ કરી હમણાં ભાગવત ની સાત દિવસ ની કરી એમ વાંચતા વાંચતા પછી મને ઘણા ફોડ પડી ગયા જે પેલા સમર્થતો બહુ સરસ રીતે છે ને તો સમજ પડી જાય એવું જ છે વારંવાર કરાવે છે યાદ એટલે શું માર્ગદર્શન માર્ગદર્શન કેવું માર્ગદર્શન હા એ આપણને યાદ રહ્યું કે આપડે એના ઘરે મહેમાન હોય ને એ રીતે કામ કરે છે વિજ્ઞાન હાજર થઈ જાય ને ભણવા મળે તો ભણ થાય ગુલો ભાઈ હૃદય પર પથરો માર્યો એ મારી હૃદય ઉપર બધા ઘા લાગેલા હોય તેમાં કાળજે માં કઈ લાગેલા નથી બાજુ આ એક જ દાદા ભગવાન બોલે કોઈ જાય દાદા ભગવાન દાદા ભગવાન બોલે તો એ રૂજાવાનો આ એકલા જ માણસ એટલે અજાણ્યા માણસ બોલે તો એ નહીં રૂજાય બિચારાનું એવું નથી તમને રૂજાય અજાણ્યા માણસ જેટલા આપણે શું કે બધાને કોઈને બોલાવડાવ બાકી ને બોલાવાનું એને એકલો પ્રેક્ટિસ પછી નઈ છોડે આપડે ના ના કેવા કેવા શબ્દો આપેલો કેવા મરવા ના દે અને મારી નાખ્યા જેવા લઈ ને આવ્યા છો જેવા ત્યાં છું ચારે બાજુ પેલા ભગવાન ભગવાન પાછા પડે ઉતાર એ આપડે ખુલાસો કરેલો ના કહી દીધું એવું કેવું નથી ભગવાન એ ભગવાન છે હું તો પછી છું ખુલાસો કર્યા પછી બહુ ડાયા થઈ પછી બહુ ડાય છે એક વાર ચાખે પછી તો ના પછી ચાખ્યા પછી ચાખ્યા પછી પછી તો દાદા ભગવાન પછી ફૂલ અને એક કલાક માં એ બહુ અગાઉ લોકો ને ભગવાન હજી હજી થવાનું છે બધી ઇરાદો તો નથી ને આપડો બધી ઇરાદા ને મારા ગઈ હતીલા છે ને બધા જુદા જુદા ભગવાન થી એટલે ભગવાન એટલે આવું દાજેલા ને ભગવાન કેવી રીતે આ કલુ માં હોય છે કે માણસ માણસ ભગવાન કેવી રીતે થઈ શકે કલુ માં પૂર્ણ થઈ શકે નહી અને આ બીજા બધા લોકો લઈ બેઠા લોકો હેરાન કરે છે બીજા બધા તો માનવતા હારતી બધા ભગવાન મારી પાસે ચેલા એના માનવતા હોય નહીં હોય એવું તમે પૂરા કરી ભગવાન ના ના ભગવાન એટલે ભગવાન આ જે ભગવાન દેખાય છે ને એમાં સુપર હ્યુમન જેવું કઈ નથી ંગી છે લખેલું છે ને એ લોકો ને બતાવીએ છીએ તો જરાક સમજ પડે છે લોકો અક્રમ ને ક્રમ તત્વજ્ઞાન તરંગી માં છે ને એ લોકો ને બતાવીએ તરફ થોડી સમજ પડે છે કે આવો માર્ગ છે ખરો એ માર્ગે આપડે પહોંચાય એ માર્ગ તો ખરો છે આ જ રસ્તો રાખો તું આ રસ્તે ચાલી ને પહોંચી જાય એનો પુરાવા જે પુરાવા પહોંચી શકતા નથી પુરાય બાકી મૂકી છે દિવાલ દીધી પગલ છે બધા કેવા કર્યા ડેકોરેશન ડેકોરેશન દહી જ માર્ગ હોય તો આપડો ચોખ્ખો માર્ગ અને આપડે તો પૈસા લેવાના હોય પૈસા ની વાત જ નહીં ને આપડે ये मानते हैं, की आत्मा को भुला कर ही आज सारी समस्याएं पैदा हो गई इसलिए हम ऐसा समझता है कि आत्मा को भुला कर ही ये सारी समस्या पैदा हुई है आत्मा, को आत्मा ने भूली क्या बड़ी समस्या उठी थे क्या समस्या हो गई आज जगत में बड़ी समस्या कसल सही गया कोई भूल गया नहीं ऐसी चीजें वो सात हो जाती है कुछ તત્વ હૈ સનાતન સનાતન હૈ તેગા હોતા હવે ભેગા હો ભૂસા ગુણ કોઈ સેફા નહી હોતા આપણા ખુદા ગુણ ધર્મ કોઈ બેસર હોતા નહીં બિલકુલ ગુણ હોય વિશેષ ગુણ વિભાવી હોય તો વિભાવી આત્મા કે વિભાવી વિવાહ જ વિભાવિ વિભાવ પરિણિત वो विभाव ऐसी अर्थ याथ नहीं है ये वो जैन समाज में करती है विभाव ऐसी विभाग की समझना नहीं थी ऐसी का अर्थ क्या है विशेष भाव, है। भाव नहीं। नहीं, विशेष भाव विरुद्ध भाव नहीं विरुद्ध का मतलब नहीं विशेष विशेष भाव हो प्रत्येक योग में विशेष परिणमन होता है तो विशेष भाव में क्या हो गया के क्रोध मार माया लोगों का गुण धर्म ही है शुद्ध का भी नहीं है चेतन का भी नहीं मगर दो दो हुआ है मगर दोनों सहयोग से होता रहता है उसको एक गुण बोलता है ये सब संयोगिक है संयोग से होने वाले धर्म ये सब सहयोगिक सा, है सहयोग ऐसी होने वाले धर्म पूरा कसा और नो कसा सहयोग ऐसी होता है सहयोग ऐसी होने वाला अपना अनवय गुण नहीं है सहयोग ऐसी होने वाला गुण वो विनाश भी होता है उन भी होता है सहयोग ऐसी होने वाला गुण और जब जिला हो जाता है ज्ञान पुरुष दोनों को जिला विभाजित करता है तब विभाजित होता है रोजमार नहीं, नहीं जानते हैं तब तक रहता है, है। अज्ञान उसका कारण है स्वर्ग का जगत का अधिकरण का क्रिया अज्ञान से होती है नहीं तो अभी अधिकरण क्रिया होती है अज्ञान से होती है तब જ્ઞાન છે બિલકુલ ભ્રાંતિ નહીં મિત્ર વિચાર નહીં હેન્ડિજ્યુ રિલેટિવત અવિનાશી સત્ય હે સનાતન સત્ય હૈ महात्मा का दर्शन हमको हो गया है तो इत्राक, इत्राक की, भाई मिले इत्रा, मा, मानने वाला विदराज <laughs> को कि नहीं हमें तो यही प्रसन्नता हुई ना तो एक का दर्शन करने, <laughs> <विद्राक चले। laughs> करने वाले व्यक्ति और मिले गुजरात हमें तो ये प्रसन्नता हुई विदराट के दर्शन करने वाले और मिले और एक और व्यक्ति मिले કે દર્શન કરવા વાળી એક વ્યક્તિ મિલી હમક બરોબર આપી ભાષા હમને દેખી તો મને લગા કે આપી ભાષા તો હમરી ભાષા થી બિલકુલ ભિન્ન નહીં એક ભાષા ને બોલ રહે હા રાજદ્રેશ એમ કે છે કે આપની જયારે વાણી વાંચી ત્યારે એમ લાગ્યું કે ભાષા થી જુદી ભાષા છે જ નહીં એ એક જ ભાષા કે આપણે ચીજ હમરી જો આત્મા ચીજો ચીજ ચેપ રેકર્ડ